એમને પદ બોલ્યા જે પદ શ્રીલગ્ન દીઠું જ્ઞાન માં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 શાંતિ ને શબ્દો આપ્યું શાંતિ નઈ એટલે એ આત્મા બે પ્રકાર નો સુખ એક આનંદ સુખ સિંધનાથ વાળું નિરાશ વાળું શું કહ્યું મસ્તી મસ્તી મસ્તી મન નું સુખ મસ્તી માં આવે જો મસ્તી માં રે એમ પણ આખું વ્યાકુર તમારું શું કયું આકુરતા વિનાશી વસ્તુ કે ભૌતિક ચીજ ને લીધે એ મજ નહી મસ્તી હોય અને અમા ભૌતિક ચીજ નો વાડવાનું નહીં એથી વેગડા જોવા ત્યારે Eh. Lendo a minha apelido logo aí bak nome bom vai né? કેટલા વાર ક્યાં બહુ દાદા એકદમ રાગે પડી ગયો ને રાગે પડ્યું કઈ બાજુ કઈ બાજુ હજારો બેલ ચાલ્યા ને પણ હું તે રસ્તે દાદા નિરંતર રહ્યા કરે નિરંતર કોઈ ભાઈ કોઈ નઈ ગયો કોઈ ઘરો તારે ગુજરાત વિચાર કર્યો નઈ ને આવું મેં સારી કરી દીધી બહુ રૂપાળી કઈ છે આપણું પુન ભેગું થઈ જતા ચાલે પુણ્ય ભેગું થાય ચાલે મનુષ્ય સાથે બે જ વસ્તુ છે પુણ્ય અને પાપ બે જ ખાતા લઈને આવે છે બે ખાતા લઈ મૂકી જાય છે હંમેશા મિત્ર સભા હોય તમને કોઈ જાતની અડચણ ના દે અડચી જગ્યા પણ ના પડવા દે અને પાપ જો અડચણ હોય તો એને અડચણ હોય તમે લોકોને સુખ આપો એટલે ભેગું થાય લોકોને દુઃખ આપે એટલે પાપ ભેગું થાય જે સમજી સમજી બધા તો પડે એનું ફળ શું કરું પોસ્ટ માં જતા હોય ત્યારે કામ જ કરતા શું ભાઈ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 માન શું અર્ચન પર કેટલા રાજા જ કરે એમ કેટલા અવતાર નો એક અવતાર નથી બધા એમ તરણ અવતાર ફળ રૂપિયા આવ્યું એના એનું એનું ફળ સાર્યા કરે એમ હોય તો પાક હોય તો ફર્સ્ટ ક્લાસ ચાલતી હોય તો એના લીધા પછી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 મે <laughs> <laughs> <laughs> એ રંગોરી શાંતિ ના પડે એમ નામ તો છોડી નું રમે શાંતિ ના પાડે ભૂલવી ના બોલવાય બધું પોતાનો દોષ ને લીધે છે પોતાની હાથડી કરે વકીલાત કરે વકીલાત કરે હું જજમેન્ટ પોતા દોષ લાવે હરીફાઈ વાળું જગત છે ને તે પાપ તરફ આ જગત છે તમારા જ્ઞાન થી ખબર પડે પણ દાદા ખબર જ ના પડે ના હા તો આંગ્રેસે છે ને કા આવ્યું તારા કેટલી પોલી હોય ત્યારે દાદા ભી ગા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 તો લોકો માન્યતા ખોટી માન્યતા છે પૈસા ક્યારે જતા હોય કાયમુખ કાયમ દુઃખ સીમા રહેતું હોય તે સાત અપડાઉન થયા જ ના કરે શું કહ્યું આખી જિંદગી આવા પાપો કર્યા હોય અને પછી છેલ્લે હાર્ટ એટેક થી મરી જાય તો એને શું ભોગ્યું આવા બધા દાખલાઓ થી આ જગત માં ભોગવવાનું પાપ જ દુઃખ જ ભોગવેલા આવશે બહાર દેખાય નઈ ને દાદા દેખાય રહી કે હોય બધા દુખિયા લોકો બહુ વાંકા હોય સુખી વાંકો ના થાય એનું ડાક્ટર તો પૈસા ની પથારી માં ક્યારે આપી દઉં ક્યારે આપી દઉં પચાસ છોકરા વ્યવસ્થા કરે પણ આ ક્યારે વિચાર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 નફા વાળી મોટર હોય ને ના આપણે રવાજો ને પતિ કરી શકીએ ખોટવા ને ખુટ આવું કાઢ્યું ખરી બૂડી પહોંચી તો આ મૂડી પહોંચતી જ નથી એવું ભવાનું ને छ तत्व है आत्मा सिवा बीजा पांच तत्व में कयु तत्व वह के प्रज्ञा में वारे राखे હા રૂપી દેખાય હા કોને સંભળાય છે નાખતી છે ધીપી છે અને સ્વસ્થ થાય છે બધી રૂપી છે એ રૂપી તરત એટલું જ ધ્યાન લઈને આવું દેશ રૂપી પરમાણુ અણુ પરમાણુ એ રૂપી તર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 તમારો પ્રશ્ન પણ મન થતું નથી ને ના સાહેબ બિલકુલ દાદા મર્યા પછી એવું મન હોય ને એમાં કયા તત્વ મહત્વનું વધારે કે જેના થકી આપણી પ્રજ્ઞા ને વધારે સ્થિર કરી શકાય હવે પડી જાય દખલ બધી રૂપી ની છે દખલ બધી રૂપિયા બીજા કોઈ દખલ છે દુઃખ ને સુખ બેવ રૂપી તત્વ છે તે દુઃખ નહી દુઃખ નહીં આપો એટલે પ્રક્રિયા ને મજબૂત કરશે સુખ આપશો તો શું વિરોધી કરી રાખશો એટલે આ અંક આપે તો પકડ્યો કુદરતી રીતે જેમ દરિયામાં વારા નીકળે છે એટલે પછી હવે આ સપડે આ રીતે તૂટી જાય ત્યારે જાય સમજાય તમે સમજાય તમે સમજાયું નહીં તમને સમજાયું પૂરેપૂરું દાદા તમને સમજાય આકાશ કોઈ ને હેલ્પ કરે નહી કઈ તારીખે આવી વીસમી વીસમી તેરમી સમજે પૈસા ગ્રહણ કરવાથી આ ઉભું થતું જાય છે અને ત્યાગ કરવા જૂટતું જાય છે એવું ગ્રહણ ને ત્યાગ બે રૂપી શું પુણ્યા બે કામ જ ના રહ્યું પ્રજ્ઞા એ સુધી કરે એ જે રહ્યું છે પ્રજ્ઞા ને બધી દખલ રૂપી છે खर दाखला तरीके कृष्ण भगवान अवतार ले थे, थे। आत्मा छूटो थी जाए।, जाए आत्मा मुक्त थी जाए पी पाचो अवतार ले खो कोई બંધાયેલો હોય તો હજી ભટક્યા કરેલા હાથમાં હાથમાં કોઈ સંદાસ કૃષ્ણ ને મને કોઈ નઈ પણ એ અવતાર કહેવાય દાદા પણ જ્ઞાન દશા તો ખબર હોય ને ભગવાન થયા હોય એને પોતાની જ્ઞાન દશા તો ખબર હોય ને પોતાના હોય પોતાના હોય પોતાનું બધું હોય ભગવાન કેવાય કૃષ્ણ ભગવાન એક પક્ષ ના ભગવાન શિવ ને જય રમવા નહીં શિવ સ્વામિનારાયણ નાય ના મળે સ્વામિનારાયણ બી આમ મળે અમી બીજી બી જતા કૃષ્ણવારી મળે તો પેલી જય શ્રી કૃષ્ણ પેલી જય સ્વામિનારાયણ કે જય શ્રી કહે છે આપડે જય કે આમ શું વાંધો ના બધા એમના ગુરુ જેવું એટલે દાદા એ તો તાતા વાણી જ વાણી થઈ ને એ વાણી એ વાળી હોય જ નઈ ને દાદા રીતની ભેદ વાળી હોય આ ગુરુઓ બધા શીખવાડે હું એને અમદેવ ગુરુ અને ભણ ના હોય પક્ષ દ ભગવાન થયા તો પૂર્ણ ભગવાન નો દ્રષ્ટાન આપો પૂર્ણ ભગવાન જેવા એનું દ્રષ્ટાન આપો નિષ્ફળ વિસ્તારો કર્ણ ભગવાન કાકા દીકરા પ્રતિવાદી ને પ્રતિવાદી બંધા ને એક્સેપ્ટ કરવું પડે એની વાત શું કહ્યું વાત બધા કબુ કયો પણ પ્રતિવાદી ને કે વાત સાચ વાત ખોટી નથી તરફી હોય બધી વાણી દાદા નેમીના ભગવાન એમના સમય વાળી ને કબૂલ કરે બધા વાત શાહજી કે છે મિત્રાજી વાણી નિષ્પક્ષવાતી અમને બિલકુલ કોઈ આચાર્યો જાણતા નથી ઉપાધ્યાય જાણતા નથી અમને અમે નમસ્કાર કરીએ છીએ ઓળખાણ વગર નમસ્કાર કરીયે એવા આચાર્યો નથી આપણા જ્ઞાન થયા પછી ના આચાર્યો એ બધામાં જ્યાં હોય ત્યાં પહોંચે બોલો લાભ થાય બોલો એટલે લાભ થાય છે મખરલઓ ખ૨ચીર ંતમ. મીલા ારા ખ૨ડલી છેડલે ત! મપર તા઩ળ માર તાશી જેં શેપળ લ૨ડા એહ હુા ઓ વેદાંત માં બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ નું વર્ણન આવે છે વેદાંત માં અને એમાં દેવદેવીઓનું કેવું વર્ણન એવું બધું નથી આવતું લાગતું મોક્ષ પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિ જ એનું એ છે મોક્ષ પ્રાપ્તિ ની વાત આવે છે અને મોક્ષ પ્રાપ્તિ નું જે વર્ણન આવે છે અને વિતરાજ વિજ્ઞાન માં જે મોક્ષ નું વર્ણન છે એ બેમાં ફેર શું બહુ શું ફેર એમ પૂછે શું ફેર એમ પૂછે છે રસિક ભાઈ બહુ અયોમ આત્મા બ્રહ્મ તો કેજ છે અયોમ આત્મા બ્રહ્મ એ તો કુશંકા છે ને તો કે આ છે તો બ્રહ્મ આખરી મોક્ષ સાધન આ છે આ છે ના એ નથી એ નથી તો બ્રહ્મ એ છે એટલે એ જ મોક્ષ ની પ્રાપ્તિ નો આંદ છે એ જ મોક્ષ પ્રાપ્તિ સાધન છે નીતિ તો જે શંકા કુશંકા કરવા મારા માટે જ છે આ છે આ છે એમ તો ના એ તમારી શંકા કુશંકા ખોટી છે અયમ આત્મા બ્રહ્મ એટલે અહીં સુદ્ધાત્મા બેઠા છે એ જ બ્રહ્મ મોક્ષ પ્રાપ્તિ નું છે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 બીજે ખોરવાના પોતે જ વેદ જ્ઞાન છે તે બુદ્ધિ ને વધારતું વધાર વધાર ટોપ બોલી જાય લઈ જાય આત્મા આત્મા હોય કે જ્ઞાની આત્મા જાણકાર એવા વિવરણ કરે છે કે આત્મા શું નાના આત્મા શું વેદાંત વાળા પછી ભૂતવા દવા ના દે ભક્તો ને કારણ કે એક તો અહી કાચો હોય જાય પાકો થવા દે લાઠવા દે લાટ શિવ બી બધું કહેતા સામે આવવાનું બધું કહે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 દિલ્હી થી હેડી ચાલી ને દિલ્હી ફરતો હતો પૈસા નહી પણ પૈસા એના કાતે ફરતો ફરતો ગયો કાશી રહેલા ઠેકરવા માંડ્યો આ કેવું નથી લોક ના પર નારાજ થઈ ગઈ ક્યાં કઈ જાત ને કઈ અસર થાય જાય ને પછી બહાર નીકળ્યો ને જગન્નાથજી ગયો ઓડિશા માં ઓડિશામાં ઓરિશામાં જગન્નાથ નું મંદિર છે કંટાળા લોકોનું નહી પછી ભગવાન મહારાજ જતા હતા એને પૂછ્યું કે હું તો બહુ જગ્યાએ ભગવાન નું દર્શન કરવા ગયા પડ ભગવાન તો મળ્યા નથી કે જગન્નાથજી માં તો એના તે ભગવાન એટલે પછી આ પદ બોલ્યો મેં જાણું હરિદુર હે મેં જાણું હરિ હૃદયમાં આડી ત્રાટી કપટકી તાદી બેન વચ્ચે હું તક કરવા જોઈએ એટલે શર્મા આવે પેલા કોણા ભગવાન દેખાવા માંડ્યા ભગવાન ખોલવાનું કાશી છે બિલકુલ હમજુ માણસ ને ત્યારે મૂર્તિ પર લાવવા પડે મૂર્તિ માંથી હમઝે એટલે પછી એમ આત્મા પર લાવવા પડે અરે <coughs>